तो दादाजी दर्शन व्यवहारिक तेन, बात है दुनिया बो चार्ज बहुत बंद गो डिस्टार કરવાનું હા પછી પુષ્ટિ હાલે તો શું થાય જવાય પુષ્ટિ કરવાનું ભાવુ કયા કરે અહંકાર નો મમતા નોસાદ કપડાં કાઢી લોકો શું ક્યાંય વળે દા વડે અહંકાનો ત્યાગ કરવાનો વસ્તુ નો ત્યાગ કરવાનું ભગવાન તમને હોય છે મૂળા એટલે શું સમજાવ્યું નહીં પૂછવા જ પૂછો બધું છે પૂછ્યો મોક્ષે જવું છે નક્કી કર્યું છે ને પછી એકદમ આ વસ્તી ક્રમે ગમે વધે પછી હાનિ થાય તારે પડે સોમ પડે એટલે પછી આગળની ચિંતા કર હવે જ્યાં હતા ઈશ્વર નો નાસ્તિક થયા લોકો એમ કે છે નાસિક તારીફર ના કૃષ્ણ ભગવાન બોલ્યા તે ગીતા કયા આધારે બોલે બસ ગીતા કૃષ્ણ ભગવાન નહીં બોલે તો કૃષ્ણ ભગવાન જે વાતચીત કરેલી તે વેદન વ્યાસે પોતાના મગજમાં રાખેલી વેદને વધારે છે એ તો કે એ કે છે કે આત્મા તમે ઓળખો એ આત્મા એ કે ભગવાન માં ક્યાં માને ગીતા માં ભગવાન નું વસ્તુ આવતી નથી બહુ પછી એનો અર્થ એવો જ થયો કે વેદ સ્મૃતિ ઉપનિષદ એ બધા કરતા દોહન નું જે છે વસ્તુ એવું ઉપકારી છે ભગવાન કરતા નથી એવું નથી જૈનો નું અનાધિકાલથી ચાલતું આવે છે એતો પેહલો તિર્શંકર ઋષભદેવ આપે આ જૈનો માંથી પેલા તિર્શંકર થાય જુદું કરી આપ્યું કે એક આ પ્રત્યક્ષ માર્ગ છે બીજો પરોક્ષ માર્ગ બે માર્ગા પાડે પણ એ પાડવાનું કાળે શું બધા એક માર્ગ ના અપાય બધા એક માર્ગ બધાને કેમ કરી અપાયું જોઈએ તેમાંથી આ લોકો એ બધા ના પહોચી પહોંચ્યા ને એટલે પાડી આપ્યો તીર્થંકરો બીજો માર્ગ પાડી આપ્યો છે બીજો વેદ વાળો તો એમ એ માર્ગ મોક્ષે જાય ખરા બેદ બુદ્ધિ માર્ગ મૂક્યો हम है बुद्धिमीत हो पुस्तक वाचता રાતે શું બાર મા આવડી હમરા છે રાતે છે કીખાય નથી આપડો કોઈ શીખવાયો નથી બેટા અને અત્યારે ભેગા કરાના બાર મહિને એટલું સમજી ગયેલા આ મિથ્યાત્વ છે એટલે સમજી ગયેલા પોતાનો માર્ગ મિથ્યાતો નહીં આ મિથ્યાત્વ છે એટલું સમજી ગયા અમારું સાતું છે ને અમને ખોટું છે એના માટે વાદ વ્યાદ કર્યા ખંડન ખંડન કર્યું અને વાદ વ્યાજ તો અર્થ જ નહ મીનિંગ લેસ નહિ આગ્રહ કરવો પડે કેવું આગ્રહ કરવો અને આગ્રહ હથાગ્રહાગ્રહાગ્ર એ બધું જ અજ્ઞાન સત્યના આગ્રહ એવો હતો ને એટલે કરવું પડે કાળ એવો હતો આખું એમના મનમાં શું થયું જૈન હિન્દુ ધર્મ ડૂબી જુદા બુદ્ધ નું ખંડન કરવા માટે જૈનો નું ખંડન કેમ ના કર્યું કે તારે જૈનો વગાડી જવા ફરતા બધા જૈન બનાવવાની ભાવના હોય એવી ભાવના તમારે આજે આતા ગયે બુદ્ધો બતાવે મોટું નથી બુદ્ધ બુદ્ધ નું મારી મારી મારી કાળે આવે આ બાજુ કે સત્ય રીતે માનતું નથી એ દર્શનમાં કોઈ મહાસાગર આવે નહી વખતે જે આત્મા હતો તે વાત કરતાની સાથે ગયો બીજો ઉત્પન્ન થયો બીજો ઉત્પન્ન થયો પેલો આત્મા ગયો અને આ બીજો ઉત્પન્ન થયો એવો એવો ઉત્પન્ન થાય છે એવું માને છે એવું માને છે એટલે આ એટલો બધો ભેજ વિરોધ મોટા મોટો વિરોધાભા પણ ભેગા ન ભેગા ભેગા થાય બોલ્યા ને એમને સમગી આવતા ત્યાં એક જ આગળ કદ્યો ના પછી હમણાં સમગી તો ક્યારે થાય તને કેવાય છે ચમકીત કોને કહેવાય છે કે પેલું વ્યવહાર સંકેત થવું જોઈએ વ્યવહાર સંકેત વ્યવહાર સંકેત એટલે શું કે આ બધા કયા દેવ સુધી મોકે લઈ એને સમજણ આવી જઈએ સમજણમાં એવું કહે કે આ સ્ત્રી વાળા હથિયાર વાળા પિશુ વાળા એ દેવ મોકલ આવી જાય તો વિતરા વિતર એવું એને ખાતી કહે ત્યારે વ્યવહાર સંકેત થાય પછી આત્મા ની કઈ પણ શબ્દો થી શબ્દો સાસુ થઈ ગયા શુદ્ધ અને આપડે આ પરમાર સંકેત આપીએ છીએ થાય કે દશા પણ એ તો મિથ્યાત્વ દશા આગળ ગયેલા નહીં હે મિથ્યાત્વ આગળ ગયેલા નહીં કોણ બુદ્ધ ભગવાન નવું આગળ ગયા જગ્યા ઓળંગી ગયા છે જગ્યા ઓળખીત નથી જગ્યા જેટલે જેટલી કલમ તમે શેના આધારે કહો છો ગયા છે છતાં નથી થયા શેના આધારે કર્મ પાંચ કલમ પાડે ત્યારે એવો સિક્કો હોવા જે બાવીસ કર્લમો પડી મારી ના એ થઈ ગયો એનું એવી રીતે સામુ લઈએ કે સુખી માણસ એ લોકો એની સામે નું લઈએ દુખી જોયો બઉ વેદના થતી વેદના બધા છોડી ને છોડે નઈ ને આપડે રાજા પણ આ મારે પછી મહાપી અન છે ને પેલા બુદ્ધો નો એમની અહિંસા અને અહિંસા ના સામ્રાજ્ય વગર કોઈ ગાળું કેવું નહી થાય જે જાગૃતિ છે બધા ધી માદર જ પરમાત્મા કોની હિંસા કરશો કોને દુઃખ દેશો સંસારમાં સુખી દઉં હોય તો ધર્મ આ લોકિક ધર્મ પાક હોય આ આ દે ભાવના ભાવના પૂરી થઈ ગઈ રાખો બધો ઝડપી ગયો કાયદા બાજા બધા ખોટા બધા બધાનું ચાલે એકલા પુરુષ થઈ ગયેલા અમૂળ આદિપુરુષ સરસ થઈ ગયા તેની પાસે આપડા લોકો આવું ફળ છે ને જમા કબી બે હજાર થઈ ગયા પછી જાતે થઈ ગયા પાસે ત્યાં ધર્મ સાચો હોય એવું હોતું ને જગ્યા જ નથી હોતી એ જગ્યા જ નથી હોતી કઈ ને કઈ અનાર વઠાના રીતે કઈ ને કઈ પૈસા તો દેવામાં આવે હવે તો દરેક ધર્મ સંસ્થાઓ એવી થઈ ગઈ છે બે શપ્તા સમજી લાવેલીફ જાય વિગતવાર સમજી રે ધર્મ મળે આમના જેવા લોકો ડગાખોર થઈ ગયા છે કેવી રીતે થઈ ગયા અમનાથમાં છે લોકો જે ડગાખોર થઈ ગયા છે તે કેવી રીતે થઈ ગયા છે અમનાથમાં છે હાથમાં નથી આપણે આકેપ નથી કરતો એમના હાથમાં નથી પણ વિગત હકીકત જે બની છે બોલવું તો પડે ને વ્યવહાર માં આવે ને કારણ કે એવું કહેવાય આપડે કઈ એમના હાથમાં નથી એટલે અહેમત મા હું જ કરું છું તમે એવું જાણતો કેવું જાણતો એની સમજ હોય એ પ્રમાણે બોલે સમજ અવરી હોય પણ અવરું બોલે થાય ને સમજ ના હોય એવું કારણ કે બધા સરખા છે એક ડિગ્રી બે ડિગ્રી થી એક ડિગ્રી પર જેવું દેખાય એવું ત્રીસો સાઠ ડિગ્રી સરખું દેખાય છે આ બધું ભાન બધા પરાપૂર્વ થી જે ચાલતું આવ્યું દાદા એવું એ જ બોલ્યા કરે ને બી શું કરે ફળ તો ભોગવવું પડે ના ભોગવું પડે ખબર કેવી રીતે પડે દાદા જરૂર અત્યારે તમે હવે એમ સમજો કે સવાર માં પરમા બીજી વાલી રાખે આપડે શું કરવાનું ચાર ગી એક નોકરી બીજી બોલ્યા આવે ને પસંદ ની વાત કરે એવું ના જેવો સ્વભાવ છે મને આવું કે સા એક ગાડી ઘોડ ને ફ્રેન્ડ બેસી ગયો આપડે લોધ લઈ અને પછી કહીએ આગળ વાત કરો એ બરોબર છે બુદ્ધિ બતાવતી હોય કે ધંધો આમ ખરાબે ચડ્યો છે આમ ખરાબે ચડ્યો છે આમ કરો નહીં ઓલ્ટરનેટિવ આ બુદ્ધિ નો ડખો છે કીક દિનુભાઈ બેસી જવું તો દિનુભાઈ સમજ કેવી રીતે પડે કે આ ડખો છે તો સાચું કયું છે બુદ્ધિ એમ તો આપણે બે વાગ્યા સુધી બે વાગ્યા એ તો ખોટી બુદ્ધિ પછી બે વાગ્યા ટાઈમ થાય પછી આવે તો પછી આપડે પૂછવું કે તમે સાત વાગે ખોટો છો સાત વાગે મને ફરી દેખાડો ફરી દેખાડે સાચી અને કામ તો થવાનું છે બીજી બધું થઈ ગયું તમારે બોલાવી નહીં જવું પડે બેરેજ આવી તમારે વધારા જઈએ તમારાથી આવશે પણ આગળ નહીં કારણ કે એના એને થઈ કાર્ય કોઈની બુદ્ધિ નથી અમારી વાત જવાબદાર એવું તો તમે ચઢાવી મળે છે આપડે એટલું દેખલા રેન્જ વાત દોસ્લા રેન્જ વાત તો નહીં હોય જે વર્ણ માગી થયા આપે ને તેમ બરોબર તમે વર્માગી ગા જ બરાબર મળે છે અત્યાર સુધી નો મિત્રો છે કે ખોટા ફાંફા જ મારીએ છે બાકી કશું કરતા નથી અને કશું આપણા નથી બીજા બીજા બધું ને માથા બધું નફા માં હું જ નહિ મારા વાત વડી થોડી કઈ આપડે એમ માનતો રાખું છે પણ બધું જ વ્યવસ્થિત અધીર છે તો મારે ભગવાન આમ કરીને બેસી ગયા ના પેલા મૂદ તો થઈ ગયા કે બેસી ગયા યે બેજે અમને વ્યવસ્થિત બેહરયા તમને એટલે આ દા લે લે તમને તો બેહર તો ગયેથી ઉધાર ના ના રે વિધી પૂરી નથી થાલે તો કઈ કુદા કુદ કુદ કરે હવે માйнаતા વાડે વિજેને જ જમતી ઓર પરમાયે તા મારી મને પેલા ભાઈ છે એ દિવસ થી એવું એવો કઈ વિચાર આવ્યો કે ભાઈ આ પુષ્કળ વાત દાદા પાસે ના કરવી બરોબર એટલે તે દિવસથી થતી બંધ થઈ ગઈ એની વખતે મંદિર આવી ગઈ બાકી બુદ્ધિ વિચારા જતા જો કોઈ કોઈ કોઈ ધંધામાં ભય વગર બીજી બાજુ સારા નથી છીએ બુદ્ધિ એ ભય ના અધી ના ચાલ્યા તારે એમ કેવું પડે છે જે આપડો હિસાબ છે પણ તું જાય